મોહનીય આખું મોહનીય કર્મ વિચાર થી ઉડાડી શકાય એમ છે પોતાના વિચારથી નઈ વિચારો બે પ્રકારના એક સ્વચ્છી વિચારો દેખાડ્યો વિચાર હોય ને તો ક્યાં પાછું જાય શું કઈ વિચાર થી બધું ઉડી મારું બધું વિચાર ઉડી ગયેલું શું એટલા બધા વિચારો આ જગત કોઈ એવી વસ્તુ નથી મેં વિચાર ના કર્યો કોઈ એવું પરમાણુ નથી વિચાર ના કર્યો હોય બેસારી જોડે જ્ઞાન લીધેલું હોય અને વાંચવી દઈશ બાકી નહી તો સામ મન ના દુખ થાય એટલા માટે ભાવ તો રાખવા જ પડે ને જે શરીર થી જમે છે ને બધું શરીર થી બધું જમે છે બધું નો કસાય છે શું છે શરીર થી જે જમે છે કર્મ ને જ્ઞાતા દ્રષ્ટા ગયા એટલે બધા બધા કર્મ ઉડી જાય બધા ચારિત્રમ ઉડી જાય જ્ઞાતા દ્રષ્ટા એટલે કોઈ કર્મ જ ના રહે છે ને શુદ્ધ દોષ નહિ દેખાય લોકો ઘરમાં ભરમાં કોઈને ભગવાન ને દેખાયું એવી દ્રષ્ટિ થઇ જાય નહી દોષ દેખાય તો જંગલ કાઢી બગીચા કરે એ જંગલ થયું ને અંદર માં મો મો મૂર્છા નો ભરેલો છે જી આ આ કળ્યું આ દુષમકણા જીવો કેવી કરપાવ દે શું કહી છે દુષમકણા દુષમકણા જીવન શું કહીશ કરપાવ દે હાથ ભાગી હાથ પુણ્ય હાથ પુણ્ય છે હાથ પુણ્ય છે સારી એ એ દુર્ભાગી હે હતપુણ્ય શાળી જીવો હિન્દુસ્તાન ના લોકો એ ધેરિસ્કે છે ઠીક હે હાથ પુણ્ય છે અંદર ભાગી થશે તો કલ્યાણ થશે કે એક જવું જ પડે ને ક્યાં જાય એનું કોઈ પરમાણુ બાકી રહેવા તમને શુદ્ધાત્મા પદ આપેલું છે જે સુરત તમારી લખમાં છે કે આપણે શુદ્ધ આત્મા દાખલ થઈ શકે એવો છે આ બીજામાંથી જાય અને એટલે મોટર માં પેટ્રોલ ભર્યું હોય ત્યાં સુધી પેટ્રોલ ભર્યું હોય ખર્ચાય નઈ ત્યાં સુધી મોટર ચારાજ કરવાની ને એના જેવું છે ને એ તો મોટર માં પેટ્રોલ ભેરું હોય ત્યાં સુધી પેટ્રોલ જ્યાં સુધી ખૂટે નહી ત્યાં સુધી ચાલે પેટ્રોલ ખૂટી જાય એટલે બંધ થઈ જાય સંદાસજો કરતા નીકળી ગયે માર્ગ નો માર્ગ શું શુદ્ધ ઉપયોગ માં રહો બેન બે ઉતાર કરવાનું છે પણ મોક્ષ છે આથી બીજો કયો મોક્ષ મોક્ષ તો કાયદેસર નો છે નિશિત હોય છે એવું નથી તમે શુદ્ધ ઉપયોગ મારો દાદા એટલું જ કેવા માંગીશું એવું નથી આ તો સંસાર છે શું છે સંસાર હિસાબ બધો છુટો તમે ઉપયોગ માં રહેશો બધો છૂટી જશે છૂટ્યા જ કરે દાડે મને ઉતાવે દાડે દાડે થયા જ કરે જેમ જેમ ચારિત્ર મારે ચારિત્ર બહુ ખપી ગયેલું હોય જુજ હોય બઉ જૂજ હોય અને તમારે જરાક બંધુ હોય પણ ચારિત્ર મોહ છે એ થી ગયું પાંચ લાખ ચારિત્ર મોહ ના હતા એમાંથી હમણાં પાંચ છે ગયા પાંચ ઓછો બીજા પાંચ છે ગયા પાંચ ઓછા જ થતા જાય છે પછી પાંચ લાખ ના બાર લાખ થશે આપડે એને ગણી ને શું કામ છે એની મેરેજ જતા રહેશે ભાગી જશે ઉપયોગ માં રહ્યા નિર્ધરાત वन्ना में निद्रा थाय था था था था। से पर उपयोग मरा उतर बदु कल्याण थाय से गुणों समान शरीर में मैं कहूं ज्ञान से घड़ी वार शांति में ना रहवे दे वो जगत के शांति दे शांति क पाची पाची मुकलीतई ना जाए जी के शांति गदब में शांति बड़ा अनोर नेम थयो थे के जितना शुद्ध उपयोग में रहो वजारे वजारे रो, वजारे काम आ आ निज्ञा निज्ञा पड़े अच आज्ञा आप हेतु पांच आज्ञा पड़ी ना एक पड़ी ना દાદા એવું છે ને કે એક પાડો ને એક તો પાંચે પાંચ પડે જાય છે એવું બધું એ ગમે પાંચ પડતા ના ના એક અને સરળ મુશ્કેલ નથી કોઈ વળનાર નહીં પેલા ગુરુ મહારાજ કાઢી ઉઠાતા મારા ગુરુ કરે પ્રભુ શ્રી ચૌદ મોટા હતા ને સંસ્કૃત કાલે છે સાહેબ મને બીજું પુસ્તક દેખાડવાનું કઈ ગયા રાણી વિક્ટોરિયા બધી ભાષા શીખ્યા છે એટલે પછી એ પોતે પ્રભુ પ્રભુ શ્રી પોતે એક થઈ અને એક પગ ઉભા નહીં એ તો કૃપાળ દે થી જ પામ્યા છે આ બે ત્રણ જણ કશું પામે નહી શું પ્રભુ શ્રી એકલા તેલ કાઢે ને એટલું તેલ તો આપડા બધા મહાત્મા નું એટલું તેલ તોય મહાત્મા નાખવું પ્રભુ શ્રી કહ્યું કે આજના જીવો કૈડાકી સહન કરે એવા નથી કેવા છે કે છે માટે કૈડાકી કરશો નહિ થી કે છે અલા ન કા સા પાકા ચીબડા એટલે આપણે પાકા ચીબડાને હલાય શું થાય પોયડો તો બડે આપણે પોયડો તો બડે ઉડ તો આપણે હલાયું તે બરે ઉડ તો પૂરો આલ્યો આ ચીબડા એવો છે બતાવું કેવો થાય પાકા ચીતા હિતા હિતા નાજે બહાર એટલે દાદા અકરમ ગાન નીકળ્યો ને એટલે જ અકરમ આયું ને એટલે એટલે પણ આવા જ્ઞાની ફરી મળશે નહીં અક્રમ ના પુષારી હશે પણ નહી તો આ તો કામ જ ના લાગે ચાલત નહી સાચી જ વાત છે ઉશાળી ઉશાળી માટે યાદ છે